રસ્તો છે જેટલી ઉતાવળ કરવું હોય જેટલી દૈરિયા દરિયા કરવી એટલી કરી લેજે પણ એક થી વધારે કરવી મળે પ્રારસને સુધારી ના શકાય જી રામચંદ્રજી ગાડી બેસાડવા ન હતા સાડા પાંચ વાગે મહત કાઢ્યું સાડા પાંચ વાગે ગાદી પર બેસાડવાનું મોરત કાઢ્યું સાડા બાર હતા રાત કોણ કોણ બેઠા હતા મોટા બધા સંતો રાજાઓ દસરથ રાજ વિશ્વામિત્ર બધા સંતો બેઠ બધા નક્કી કર્યું કે હવાર રામચંદ્રજી સાડા વાગે ગાડી ઉપર બેસે અને આવી રીતે સંસ્કૃત મંત્રો બોલી અને પૂજા કરીને બધા નક્કી કરી ગયા પછી ઘેર નહી કોઈ અમાર મત જે જંગલ માં ગયા દાળી વાર પછી દાળી બોલા ગયા આ તમે કહેતા બે જડ્યા જ નહીં ને જતા રહ્યા એમાં વચન પાડવું પડે એ વચન ના પાડવાનો નિયમ હોત એ ભાઈ નું નામ શું જોયું એટલે કઈ કઈ મને કઈ કઈ એટલે રાત ને કઈ નું કઈ કરી નાખ્યું ફરી શું કયું છોકરાશન વાળું ભાઈ કેવું ભાઈ ડરેક્ટ પ્રોટેકશન લાવે ડોસા મરી ગયા લકડી મર્યુંતે રામ પાછા ભરત ને ગયા ભરત કોણ હતો બીજી લક્ષ્મણ અને ત્રીજી કઈ કઈ એનો ભરત ને ગાદી માપી ગયા રામચરી અને શરી પણ માણસ દુઃખી ના થાય બુજવ એટલે ભરત તો બિચારા જુખીતે નાશ કરવા જોઈએ આ રામ ગયા જંગલ માં એટલે ભરત શું કર્યું વેરો તમને માફ કરવામાં આવે છે શું કે છે શું કર્યું મને ભાઈ બે ત્રે વાર માં તો લીલું લીલું રહ્યું કઈ કમાવાની જરૂર ના ને જો વેરો હોય તો કમાવા જાય તને ખબર પડે છે ને બરાબર પેલા શું કાપવાનું કહ્યું ભરત રાજ કરતા આવજ ને તો શું થયું तो, तो रामचंद्र जी बार वर्षे आया जोयू, क्या ए जीव, जंगल लीली वस्तु राज बारे वर्ष क्या कहते वर्षा फरी जाओ क्या टगावी जो ते अव टगावी जो ती भाई તો લઈ જાઓ કુવા કુવા ખોદવા હોય તો પૈસા અને કુવા ખોદ્યા અને કુવા ખોદી ને જે કોલ્યા તે કોહે કોયામ કે શું કે કો બહાર નીકળ્યો ને એટલે આયામ સુખી કરવા માટે અંતો ઘેરો જોઈએ અત્યારે વચન પ્રમાણે વચન આપ્યું રામંદર કેવું રાજકીય આ બધા તે અત્યારે આપડે કેમ બોલે ચાલુ આયી કંટ આવી ગયું કેવા કે આવડેજે કઈ કઈ કઈ કઈ કઈ નાખ્યું આ જગત છે પાછળથી પૂછજો લાભ આપીએ ને વાતચીત કરી બધા ને જેમ ભાવ હોય તેમ દાદાજી અમને ફાયદો થાય ને તો અમને સેવા મળે ને કેવા તમને સિવા મળે પણ મારો હિસાબ કાતો રહી જાય ને દાદાજીયા ગુના હિસાબે પંદર વીસ વર્ષથી છે આવતેર વર્ષ થયા પણ વીસ વર્ષ છોતેર એ તો બરોબર છે પણ વસ્તુ પછી હિસાબ ચુકવાય મને લોકો પૂછે તમે શું ગુનો કરેલો મેલા રામચંદ્ર ગુનો કરેલા એકદમ થાય કૃષ્ણ ભગવાન ગુનો કર્યો ફરી આવતાર થાય તને દરેક થોડા ગુના હોય તમારી સાચી વાત કરી નઈ હંકાર માં સાચી વાત હોય નઈ ત્યારે બેરો થાય જૂઠી વાત હોય કાયદો શું કે છે જૂઠી પણ સાંભળો आखो दड़ो दस कलाक बोलाये ध्यान बोलवागत हाँ दस कलाक बोलाय જ્ઞાની પૂર ને કશું અડે નહીં ને કશું અડે કશું અડે નહીં અડે લૌકિક સમાધિ જ્ઞાન હોય કે નહીં જ્ઞાન એવી વચ્ચે નહી થાય બુદ્ધિ જતી રહે તારે જ્ઞાન થાય રેસ કોર્સ માં ઘોડા દોડ્યા જ કરતા હોય નંબર જેમાં પેહલા ઘોડા ની નામ બીજા માફીઓ મરી જાય એટલે બુદ્ધિ વગર ના હોય જ્ઞાન થાય પૂર્ણિમા બેન કેનંતરી ભરી લાયા એક સરી ગી હોય તો અડધો કલાક થાય તમે તો અશક્ય નું શક્ય કરી શકો ને શક્ય નું અશક્ય કરી શકો ને હા પણ એને મારે કેટલા વર્ષ તમારી જોડે જવું પડે પંદર વર્ષ તમે રોતા બુદ્ધિ તમે કરી આપો છો बार तो करता बुठी, दार बुठी करता तो यह था था तो दार है पूर्णिमा कहते व्यवस्थित कर इच्छा છોકરા ના મળે તો આ રાણી મળી ના મળી હા આજે આવી છે પુરાવો દેખાડો કુરાવ પુરાવા પુરાવો કઈ થાય સાક્ષી આ ભાવ સાક્ષી કેવી રીતે કરતો એવી સાક્ષી કેવી રીતે જૈન કામદાર તમારું નામ છે એ તો એક નામ આપ્યું આ મકાન મકાન નું નામ આપ્યું હોય આ મકાન માતૃ થયા માતૃ મામ આપ્યું તમે કોણ ઓહ આત્મા થઈ ગયા જૈન કામદાર પણ શુદ્ધ આત્મા નહીં હોય શું આત્મા છે પણ શુદ્ધ આત્મા નથી આત્મા છે પણ શુદ્ધ આત્મા નથી હા નથી તમે કોણ સહિત થયા નથી ખબર કેવડી મોટી ખોડકા આવ છો શું શું કેવું કેવડી મોટી ખોટકાવી જાણતા નથી જાણતા હતા ગયા તમારા જેવા સંત મહાત્મા નહોતા મળ્યા કેમ રહી ગયા તમે નહોતા મળ્યા એટલે સાચી વાત તમારે જેવા સંત મહાત્મા મળ્યા બરાબર क्या भटक भटक करने दृष्टि तारी बंद गयी से मिथ्या दृष्टि કેટલી રંગ બીલી બધી છે શુક્રવાર સી રીત થયા ત એ દે જ્ઞાની પુરુષો રાંગ વીલી કો ફ્લેક્ચર કરી નાખી લાઈટ વીલી બેહી દે તારે સંકેત દ્રષ્ટિ થાય કે સંકેત દ્રષ્ટિ થાય તાર કડવી છે સંકેત દ્રષ્ટિ હા કરવી છે કરવી છે દાદાને તમે દાદા આપણી દરખાસ્તોને કે તમને એક્યતનો કંઈક દેખાશે ના ના એ ભૂલી જ ના એમની તમે જોજો જ્યારે આપણે પેલો કરીએ છે ને ત્યારે એ મેટરી <coughs> <risas> <mast pişubitu> <tum> બધા ને સંભળાતું નથી એમ કે દાદા મન ની શાંતિ જોયે જે દ્રષ્ટિ દાદા ભગવાન કરે તો આવે કાયમ માટે મોક્ષ ચિંતા પૂછો થાય છે બધા આખી દુનિયામાં સાધુ સૈન્ય છીએ બાર ચિંતા કર ના હોય એમને બે પુસ્તક હોય ગયો કેમ ચિંતા એટલા ચિંતા રહી જાય આપડે ચિંતા નથી અહિયાં થી માર્ગે એટલે ચિંતા મૂકીને જવાનું આ મરી ગયા આમરી ગયા પુરુષ હું બધી ચિંતા લેવાયો દુનિયા ની ચિંતા દુઃખ મને આપી દોખો જા દુનિયા ને લેવાયો આપી દે પછી ના કરે તો પછી કશું ના થાય મને પછી યાદ ના કર્યું કે ચિંતા કરાવ પચાસ ડોલર લઈ જાય માં ભીખ ના હોય માલ ની ભીખ ના હોય કૃષિ ની ભીખ ના હોય સ્ત્રીઓ ની ભીખ ના હોય કોઈ જાત ની ભીખ ના હોય ત્યારે જ્ઞાની પુરુષ હોય જયારે હોય નઈ બિલકુલ ત્યાં આગળ જ્ઞાની પુરુષ હોય બીજા કોઈ તરીકે તપ નું મહાત્મ શું છે પછી અહી છે તપ નું મહાત્મ્ય શું છે તપ સંયમ તપ ત્યાગ સંયમ નું મહાત્મ્ય શું છે પછી બોલવામાં મૌન લે ઉપવાસ કરે ની અને પછી કે મેં આજે ઉપવાસ કર્યો છે એમ કે એટલે પછી કુદરતે જેલમાં બોલવું ના એને કર્યો ના હોય એને થાય શકે માણસ ઉપવાસ કરી શકે છે બધું દારૂ પીવો ત્યાં કરતા સારું છે જોડી ના દેખો હા પણ તપ ની એટલી બધી વેલ્યુ ના ગણશો કે આ કર્યું એટલે બધું આવી ગયું મારા કર્મ ના ઉદય મને તપ કરાવે એવું કહીએ તમે આ તો મેં કર્યું કેતો હશે દુનિયા માં ખોટું હતું નથી એ બધી કરવા જેવી છે પણ બીજું સાધન ના કરતો હતો આ કરે પણ કઈ કરે તો થોડી જતા રહેશે રમી રમવા જતા નથી સોનું મળતું હોય તો ચાંદી ની જરૂર નથી ચાંદી મળતી હોય તો પછી પિત્તર જરૂર નથી અને પિત્તલ મળતું હોય તો શીશાની જરૂર નથી તમારે સે ન દુખાયેલો દુઃખ આવેલો બેનો ગુજરી ગયા એમનું દુઃખ આવેલું અરે ગયા હતા ત્રણ છોકરા મેરી ના આવડે આવડે મૂકીને આવ્યા છો તમને કઈ યાદ ના છે તક મોકલીઓ કહ્યું ના પૈસા છોકરા ધ્યાન ના રાખવું છે કેમ રાખતા નથી કોણ છે ખબર નથી ખબર ક્યાંથી કોઈ ખબર નથી કોણ છે ખબર નથી છોકરાઓ કોણ છે ક્યાં છે ભૂલી ગયા થઈ ગયું નોંધાના મૂકીને અને અહી અહીં મળ્યો પાછો સંસાર નવા જ્યાં સરસ નો નીકળ્યો છોકરા નાતા કરવા ને છોકરા છે ને હવે બધા જ છોકરા છે એટલે કામદાર પાસ જોવું ના પડે પાછું જોતા નથી થાય બેન નું જોવું પડે બેન કરે છોકરા વધારે કે છોકરા વધારે બેન નું જોનો મરી ગઈ કે છે તમારે ગયા હતા બઉજની કરવા જઈ એનો હિસાબ પૂરો થયેલો કઈ બરોબર ક્યારે જતી રે તમે મેલી નથી ને તમે ગાડી મેલી નથી ને પૈસા બધાને કઈ આપ્યું નથી ને તો પછી આપડે છે તમે શું કે પુસ્સા ગયા હતા એ ઉપાધિ ને છે બની ઉપાધી શું લઈને દુઃખ થાય છે આપતો જણો એનો પ્રેમ થાય એટલે દુઃખ થાય છે એમ કે ખબર હોય પણ દાદા એમ કે છે કે ગયા જન્મ તમે બાબા જે વાત કરો છો એમને જોયો નથી ને એટલે ઘણી બધી ભાવ આવ્યા બધું કે છે વધુ જોયું ત્યાં તું નઈ ના જોયું નક્કી કરું જોઈ જ નથી હિસાબ ચુકતા થઈ ગયો તારણ મારો શું કયું હિસાબ ચુકતા થઈ ગયો તાર જતા રે ભાઈ થયો બને છે બને છે કઈ વાર ના કરવી સમજ ને જીવતો હોય તેની સેવા કરવી અને ગયા પછી વગર કોઈ <laughs> <laughs> <laughs> <laughs> ગમે બોલીએ તો પછી કેવું એવું શું કે સારું બોલું છે ભાઈઓ ભાઈઓ છે કે એક ભાઈ છે માંડે બાજુ મા બાપ ની સેવા કરી અહીં હોય તો નથી પછી ગયા પછી હાજર છે તો સેવા કરી આપડે તો કોઈ ગુરુ માથે હોય તો તેની સેવા કરવી બાપ સેવા કરવી કોઈ ઉપકારી માની સેવા કરવી આપી જન્મ આપ્યો છે મહાભારતની અંદર મહાભારતમાં શ્રેષ કેમ અર્જુન અર્જુન શ્રેષ્ઠ પુરુષ કેમ કયો શ્રેષ્ઠ હા એ ત્રેષ્ઠ ગણ્યા શું કહ્યું ધર્મ રાજા છે ધર્મ રાજા હતા બોલે નહી દુનિયા હેલ્પ ના થાય આ આમ છતા આમ જ્યોતિષ જાણતા બોલે નહી શું હતું અહિયાં આગળ અહિયાં ભયરું છે પૂછ્યું કેવા કે સારું બતાડ્યું અહી છે ભાઈ મરણ પડે આવી કેવાય કે લખ્યા પ્રમાણે ફરું સારા જે જે ભાગા કરવાની જગ્યા શું ગુણાકાર કરીએ તો વસ્તુ કામદાર બધું પૂછાય આપડે હા બધું અમે લોકો જ બોલે અમે લોકો પા એટલે એમને જાણતા ને એટલે આપડે શીખવાય હતા પછી બોલે એવું નથી એમને એવું નથી એવું શીખવાડ્યું એટલે પાંચ પદ જ બોલે છે એ છે જ પાંચ પાંચ નમસ્કાર આ બીજા ચાર જે છે ને એનો અર્થ કયો છે શું ફાયદાકારક છે એ છે વિશેષણ છે એનું અને બધા મંગલ માં પ્રથમ મંગલ છે કેવું કહેવાય બાકી નવ પદ તો છે નઈ નવપદ હોતા નથી પાંચ નમસ્કાર મંત્ર નવકાર નમસ્કાર આપડા લોકો નવ ગણ્યા એક બે ત્રણ ચાર તમે તમારે હરિંતરિયંત ભગવાન છે અરિયંત ભગવાન નું નામ નમો નામ બોલો જૈન ધર્મ આખું શું થયું મા પણ જૈન જન્મ થયો જતો રે ભારતમાં દેશમાં ભણ્યા હતા ને પણ આ દસ વર્ષ આઠ નવ વર્ષ દેરાસર માં જતા હતા અપાસ જતા અપાસ અપાશ્રેનક વર્ષ થી જઈને આપડે ના દર્શન કરવા ના કરવા પણ જડ બોલવા શું થાય જે પૂછતા હોય ને એમને બઉ ખરાબ લાગે એમને દુઃખ દુઃખ થાય થાય દુઃખ થાય નો ધર્મ હોય બોલાય કોઈને દુઃખ કરવું ધર્મ હોય ને બુદ્ધિ ની વાંખ્યા સમજાય નઈ ચેતન એટલે બધું જડ જ છે બધું આ ડોક્ટર જયેશ પૂછે છે વિતરાગ એટલે શું હેલ્પ કરવા માટે અને જેને ભૂલા ચડાવીએ નહીં ખૂબ સેવા કરીએ તો ઉત્પન્ન થતો નથી સેવા વિતરા સારી વસ્તુ મળે નઈ ત્યાં સુધી કરતા હોય તે છોડી ના દેવું શું કયું તમે લીલોત્રી માં એક તો લીલોત્રી પોતે છોડવા છે પણ એની ભાઈ નાના નાના જન્સ પડેલા હોય 넣 nep બિંપજજલ ખભંજ આમધ ti Teach oh, HimStadi? Uh, Na. B Godzilla how bright. Bords 1 of Pro god gebeur kwadhi radekar s trap. à Nu હતપજ needAn員 ઴નરલહ સગ sprňུં De dâ고 is not following Gu jarate's. Or from um, who can understand Gujarat's is the other speak. અત્યારે તો એ નિર્વાણ માતા પછી સીધા થઈ ગયા કે તીર્થંકર ના કહેવાય it you understand the question okay mahavir bhagwan okay aryant na keh rahe hai theek hai ye siddh dhai hai aryant mana rahe hai remember it's extreme to okay what yeah. is the question i yes i expressing is ever since i was little i was brought up to believe that mahavir was god are you telling us this is not true anymore again okay. okay. siddh thai gaya hai aryant mana rahe hai bada ne prashna jano hai prashna bada hai badal ko na what do you want us to believe and why mahavir bhagwan yes. bhagwan ata ka nahi ye u keva magate hai um, mahavir G bhagwan ata ka nahi mm -hmm. ate sachi baat hai ka nahi ye puchha magate hai sachi baat hai khoti baat nahi hame biju biju bana se samjhavata nahi hai ki ek mahavir bhagwan was what okay in what but once he died okay he he is uh, in a place where he cannot help you anymore at nahi sidh gati ma the એટલે કઈ કામ લાગે ને એટલે you remember saying that they are folk ali han to it kaam lage gaye one which is still embodied in a human shape as a person enjoy nahi kisu kya ma gata thi wo wo gaye us lekin a the one a just incredible bot into vortex you remember the interpretation so, of salvation and why it was trimandir samadhi because he still embodied he's just like mahavir but went to embodied he's still embodied oh, he's still alive In but yeah so trimandir samadhi tere sang karte gaye ehre ham se gaye aa samajh padi ab tere mahavir bhagwan ehre hant na kehwayi samajh it mahavir bhagwan siddh gane siddh ila namo siddhanam majay સ્વામી નથી ખબર પડે કે વાત સાચી જ ખબર પડી નઈ તો ત્યારે ખબર પડે ત્યારે જાન કા કે તો અત્યારે ત્યાં એ જીનવાન નતા ત્યાં સુધી હરિયાંટી કે રાતાતા નિર્વાન થાય એટલે મોક્ષે ગયા એ સીધે થઈ ગયા પેલા એ આ મેં તો ફોન ટેલન સદા હેઝ અ ડાયરેક્ટ લિંક ડાદા હેઝ રિગનાઇઝડ ડાદા ઇઝ હેવિંગ ડાયરેક્ટ કનેક્શન પ્રોફ્યુ ડાદા હરિયાં દાધ હોય આધર અને એમના ઉદેશ આપણને લેટર ડ્યુટી ઓફ પોસ્ટ ડ્યુટી ઓફ પોસ્ટ ઇઝ ટુ ડિલિવર યોટર ટુ યુઅર એડ્રેસ In the same way, we are, we, are, we are giving our all responsibility to Dada because we are keeping him as a medium. Now he takes responsibility that whatever you uh, send your um, Namaskar, he will send directly to you. Me. Okay, Meena said that uh, on different planets, I mean, this planet is uh, Chavisthitankar, right? Yes. 24th Thitankar. What is their objective? Their objective is to make everybody perfect? Is that their objective? No, yeah, their so the objective is with them. But it's not possible for everybody to get that objective. Those who come in contact with Him, those who believe in Him, those who can understand what He is. They don't have children. Oh. Not children. They don't have children. Yeah. They don't have children. They don't have children. They don't have children. They don't have children. Two thousand and five hundred years. They don't have children. ખાલી મોડે થી પૂછવે કે છે